આપડે ના કેતા હોટલમાં ભજી દીઠું એને ગલગડીયા થાય ભાઈ ગલગડીયા ગલગડીયા તમે સમજ્યા ગલગદીયા થાય નહીં એવું સમજી ગયા ગયા એટલે એ જે ખોટું ખોટું ખાય છે એટલે આ બધું સારું લખ્યું છે પ્રારબ્ધ કરો થયો તે આવ્યું પોતાને ખાવું હોવું નથી છતાં ખવડાવે તે પ્રાર્થ કરવું નથી ખાવું તો હું નથી કરવું તે કરાવે કેવું એનો પ્રાર્થ કરું નથી કરવું કરવું છે તેવું છે મનમાં એ ગાંડી વાત ને આ બાર મૂકી બઉ સારું કર્યું છે લોકો સમજો પકડી દેવું વિચારશીલ માણસ નવા ભાવીત કર્મ હોય તે આ ભાવે આવે ગયા ભાવ જોઈએ તેને બધા નવા લખે આપડે નવા ચાલવા દો ને એવું લખ્યું નવા ગયા બદલે શબ્દ પેપર થઈ જાય પ્રારંભ રૂપિયા આવે એટલે આ ખવું તેમ ખાયા કરે જે મહિડ થાય છે અને પછી એનું ફળ આવે એ દારૂ પીએ છે એ પ્રારંભ અને પછી એનું ફળ આવે છે એનાથી દુઃખી થાય છે બધું થાય છે મન બગડી જાય છે સંસાર બધો ખલાસ કરી નાખ્યો છે તે બધું એનું પ્રારંભ કરવું ફળ ને હવે એ આખું વાક્ય પૂરું થઈ બઉ સારું લખેલું છે સહયોગ અને આખો દાડો સામાયિક કર્યું પ્રતિબંધ કર્યું ધ્યાન જપ ક્રિયા કરી દોડધામ કરી તેને પુરુષાર્થ માને છે લોકો આ બધું કરે છે તો પુરુષાર્થ ના કેવાય એ તો પ્રારબ્ધ છે શું એવું આપણે કહીએ છીએ જાગૃતિ જેમ સંચાલન ચાલે એમ ચાલે છે અને ઘર ઘર ઘેર આ કરી નાખ્યું એને એને ગર્ભ રસ આખવાની પડેલી છે બહુ મીઠો એટલો બધો મીઠો કે પછી આદત છૂટે નહીં સંયોગ બાજુ એ પ્રારંભે સંયોગ આવળો આવે તે ઘડીએ ક્ષમતા રાખવી ત્યારે પુરસાદ કોઈ ફૂલો ચડાવે તો તે સંયોગ ને ઘા આપે તો તે પણ સહયોગ તેમાં ઉતાર્યું ત્રીજું વાક્ય આવે છે ઉતાર વર્યું અને ટાળું પ્રાર્થ પૂર્વે જે ચાર્જ થયેલું છે તે ડિસ્ચાર્જ થાય છે અને તે સહયોગ સ્વરૂપે ડિસ્ચાર્જ થાય છે અવરાણ સહયોગ ને સબરો કરી લેવો તે વ્યવસ્થિત છે ને તો બધું સમજે નથી અવરો કરી લે કેટલાક માણસ શું કરે માગવાન ને ગમ્યું એ ખરું એ અવરા ને સવરો કરી લેશે લોકો કરી લે ભગવાન ને જે ગમ્યું એ ખરું પણ સંસારમાં નહી તો માગતું માગતો લઈ ગયો શાંતિ રે થોડી કરી લપસરા માં અટકવું ત્યારે નામ પુરસાદ કેવાય લપસતા હોય ને તેને અટકવું એનું નામ પુરસાદ કેવાય આપણે આ બધું પાંચ ઇન્દ્રિયો અનુભવ માં આવે છે તે બધું પ્રારબ્ધ છે ઉતાવળી અને ઉતાવળી તરીકે નચાવે એમ આવશું ને ધીમે ધીમે નચાવે તાવી વખત જો મેં પુરસાદ કર્યો ધીમે ધીમે ઉતાવળું નાનપણ માં આવું માનતો હતો ને ઉતાવળ્યો હોય આપડે જાણ્યું માણસ છે આપડે આવશું જ છે એમાં આવશું આપડે પ્રારંભિક છે એવું હું આવું માનતો હતો મેં બધું એનો હિસાબ તો કાઢી જ બધા હિસાબ કાઢ્યું દરેક વાંધો હવે ઉતાવાળીઓ પ્રહાર પ્રાળી ને આસુ કે અને હું પુરસ્તવાદી છું એમ કે ખરી રીતે એકનું ઉતાવાળીઓ પ્રહાર બાંધેલું છે કર્મ છે ભાવ અને અભાવ ભાવ અને અભાવ એ કર્મ છે સ્વભાવ ભાવ એ પુરુષાર્થ છે સ્વભાવ ભાવ આખું જગત ભાવ માં છે સ્વભાવ ભાવ એટલે આત્મા નું શું કેવાય પુરસાર્થ છે સ્વભાવ ભાવનો અર્થ આત્મ ભાવ ના સ્વભાવ કરતા નહી સ્વભાવ ભાવ માં પરમાનંદ પુરુષાર્થ કયો ભૂતગલમાં ક્યાંય પણ રાગદ્વેષ ના થાય તે ભૂતગલ ક્યાંય પણ રાગદ્વેષ ના થાય એ સ્વ પુરુષાર્થ સ્વ પુરસાર્થ પોતાનો પુરસાર્થ ભૂતગલ પરિણર ક્યાંય પણ રાગદેશ ના થાય પછી મારી નાખે તોય રાગદેશ ના થાય મારી નાખે તો ભૂતગલ નું ગયું એમાં મારું શું જાય છે જો શુદ્ધાર્થમાં થયો છું તો બીજાની ફિકર કરવા જેવી નથી જો બીજો છું તો શુદ્ધાર્થમાં આપતો માનો છો બધી ખોટી છે આપડે પૈણા પછી સ્ત્રી ફેરી નાખતા નથી ને પછી ભૂલ થઈ ગયા જે થયું આપડે જાણતા નથી કોણ કપાયલો પણ જોયું ચાલો પણ પછી તો આપડે પડેલા જઈએ છીએ બીજું ના કરાયાર્થમાં થયા થઈ ગયા એ થઈ એટલે પુરુષાર્થ પુરુષાર્થ એટલે ઉપયોગ જીવન જ્ઞાની નો ઉપયોગ શુદ્ધ હોય પેલામાં સુગ એ બે પુરુષાર્થ છે શું છે શુભાશુભ ઉપયોગ અશુભ આવે અને અહી આ પુરસ્થ છે શુદ્ધ ઉપયોગ ઉપયોગમય એ પુરુષાર્થ કહેવાય ઉપયોગમય જીવન શુદ્ધ ઉપયોગમય જીવન પુરુષાર્થ જ્યાં સુધી કરતા પોતે થાય ત્યાં સુધી કોણ કરતા છે તે સમજાય નહી સાક્ષી કેટલા બધા બધા સાક્ષી કરો ને બોલો આવી કોર્ટમાં શી રીતે આપડો કેસ પાસ થાય આ કોર્ટમાં તો આપણે નાદારી લેવી પડે અને જે કરતા છે એ સમજાઈ જાય તો પોતે કરતા રે નઈ જે કરતા છે આપડે કઈ ભાઈ ઉઠાડ્યો ત્યાં કે તારી મેરે ઉઠ્યો ત્યાં પહેલું થોડા વખત એને એમ લાગે કે મારી મેળ જ પછી આપડે કે પેલું ઘડિયા સુકા મૂકવું પડશે ત્યાં કે ઘંટડી લાગે તો તું ઉઠો નથી આમ કરતા કરતા પછી જો તું અહંકારી છે તો તું જ કરતા છે અને જો તું નિરહંકારી છે તો વ્યવસ્થિત કરતા અહંકારી છે તું જ કરતા છે જય સચીરા આવે ને આવે ને બોલો અને જાણે મુક્તિ છે અને વિજ્ઞાન જાણવાથી મુક્તિ છે વિજ્ઞાન જાણવાથી મુક્તિ થાય ખોટું અને શું એ જ્ઞાન જાણવા થી પડે અને વિજ્ઞાન થી મુક્તિ થાય અહંકાર અને મમતા મોક્ષ કરવાનો છે આપડે તો મોક્ષ થઈ ગયેલો છે અહંકાર મમતા નો કરવા દેવાના હોય અને જોડે તમારું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે પ્રકાશ એનું નામ કેવાય કે ઠોકર ના વાગે લોકો કે છે એમ જ્ઞાની છે જ્ઞાની હું આ ઠોકર આખો લાગે છે સોનો જ્ઞાની એટલે પ્રકાશિત હોય એવું એ કોઈ ઠોકર લાગે નહિ પ્રકાશજી હજી લાદ્યો છોકર વાગે જાણવું કે પ્રકાશ હજી લાદ્યો નથી જેટલું અજ્ઞાન તેટલી છોકરો નિશ્ચય એ છે અને વ્યવહાર એ છે બઉ સરસ વાક્ય સ્વાધીન છે અને પરિણામ તો પરાધીન નું પરાધીન છે શું કહ્યું પરિણામ તો પરાધીન નું પરાધીન છે બહુ સુંદર વાક્ય એટલે બધા માટે આપણે નિશ્ચય કરવાનો પછી વ્યવહાર ની ભોજન નથી આપડે આપડે વ્યવહાર તો વ્યવસ્થિત ચલાવે છે અને થોડા ઘણા અભ્યાસ કરવો પડે શું કરવું પડે જગત માં ભય જેવું નથી ભય પામવા જેવું જે થવાનું છે તે પોગન નું થશે આપણું કશું જ થવાનું નથી કારણ કે દુકાન માંથી માલ ચોરી ગયો કઈ આપણા ચોરી ગયો શેઠ ચોરી ગયો આ શેઠ દુકાન હોય કે મારું બધું ચોરી ગયું એટલે તારું નહી દુકાન ચોરી ગયું છે કાકે હા દુકાન ચોરી મારું તો તો કઈક સમજે વાત એ રીતે આપમા માંથી કશું જતું નથી આ બધું પૂતગલ નું જાય છે અને એમાં ખુશ થઈ જાય છે હું આ પૂળો મુકાવ શું ખુશ થવા જોઉં હુકડ આપણને તો કશું હડે નહીં ને નડે નહી દાદા અસત નો વિવેક સમજવાનો છે કે ભૂતગલ અસત છે વિનાશી છે વિનાશીન ચિંતા આપણે કરવાની હોય નઈ અવિનાશીએ વિનાશીન ચિંતા કરવાની હોય નહિ અવિનાશીએ વિનાશીન ચિંતા કરવાની હોય ની દાદા ભગવાન સારું લાગ્યું છે વિનામ આપવા જેવું છે ભાઈ છે નહીં નઈ આપીએ ને અખૂટ ભંડાર આપો છો ને